આપડે તેનું બચેલું હોય ને પછી આપડે બનવું તને કહ્યું મને કહ્યું હશે બધા આપડે દાદાના જતા જતા અમારા ભાઈ ની નથી બરખતા બરકત વારું કઈ કેરકત ના હોય ત્યારે કે જીવતો નથી બોલતો હા બધી બોલાય પછી પસ્તાય ઘણો પડતો એ નથી બોલ્યો ખાતી હા એ પસ્તાય એવું કરવાની જરૂર છે ત્યારે બધા સંયોગી વિયોગી સભા ના છે જે આવ્યો છે ને અત્યારે આટલા બધા બેઠા છે વિચાર કરે આ ક્યારે મોક્ષ થાય સહયોગો પછી પણ જવા જ નહીં જય નહી તો મારું ભગવાન એમ કેવું આવું ના ચાલે એ સંયોગો ને લાવ્યો કે હલાવ આપી જજો હું શું કરે આપને ના ધોર મારતા નહીં મળતું બધું વેધી કઈ લોગી લો તમે જાય બે ભાવ બતાવી શકતા નથી આપડે ઈચ્છા હોય કે બે ભાવ બતાવવાની પણ એક શબ્દ બે ભાવ બતાવી શકાય નઈ એટલે શબ્દ પછી લડશે બધા મારે બને એટલું બોલો બે ભાવ હોય છે એટલે ભગવાને સાત વાત બોલ્યા એટલે અમે કહ્યું ને બોલે છે બધી આપડે ના ના કોઈ કોત્રી બહેન કહેતા કે યાર આ રૂ કરી વાત કરી તો બળ એ કે તે આપલે કસ મોજ એના આત્મસત્તા નથી અમે તો જ્ઞાન બધી હમજે દિખાડત પસ્તા છે એના કા તો પસ્તાવા જ નહી મનમાં બધું જેમ આવે ઉદય માં ફળાપી ભોગવી જતા રે ફળા ને કકડા ભાત નોકરો હાજર ના હોતા દાદા હાજર રે બધા કાચા પૈ જાય ને બધા દાદા હાજર ના રે ભાઈઓ ચાલુ કસે બાજમ બાજા જ ભાઈ બસ માંથી મને કે દાદા તમારી હાજીમાં બધા મારી હાજરી લડી દો તો લડવા દેતો નીવડાવ અને પછી આથી બસ માં બધું હો થઈ જાય અને પછી છ વાગ્યા એટલે બધા એક એક તો કરી નીકળી જાય એટલે વરવા માર્યા છે ખૂબ લડો મારા માર કરો કુસ્તી કરવા નહી મળે મારી આજે <laughs> તે ટ્રેન નું છે એટલે તે ટ્રેન નું છે એટલે ચોકી નું છે એટલે ગયા સપ્તાહ પર તે તો હર નહી તારું તારું કેવા મારે જણી જન સેટાવા ની છે થી જાયતા બજો નું કે હાલ થઈ ગયા ચાલો એક લાફ લો લોકો ને ખરાબ હશે ચડાય નું પાપ તો દે હે આપણે ભાઈ બેસે પાપ હે એ પાપ બેસે ખરાબ હશે ચડાઈ એટલે બસ હા જાણે થી ચડાયા હા પેલો આપા ધ્યાન રાખ દે ખરાબ હશે પડતો હે તો છે જાડી ને તો અમે ચડાયા નથી ખરાબ રખે કોઈ ને ખરાબ રખે જાણી ને તો ચડાયા નથી ને હજાર ની ચડાવે તો રોજ આવતા હશે હરીભાઈ તો રોજ આવ્યા આજ રડ્યા ના હતા મારું એવું કે દુઃખ ને દબાય દબાય કપડા પહેરાય પહેરાય કરે એના કરતા કહી દીધા હવાજ નથી તો અમારી બધા બેઠા નહી દુઃખ જાય નકશા ભાઈ નામ લઈ થયા તમને શરૂ માણ્યું નહીપ ભટકવાનું થયું હવે તમે શુદ્ધાત્મા પ્રમોદાબેન આખું વાત બધો એ બધું વળગ્યું ને કોઈ નાનું વળગ્યુંટું વળગ્યું ભગવાન તો એક જ બધા ભગવાન દાદા પેઢ થી તમારે સારું હતું મન સુ લોકો નું મન સુધારો બર્યા આ દસ પડઘા મારવાના વાણી ના મને <tum> zwana de bol arpan kai jay eu bhav che tamaro aa badharo seva parvakani karo cho so. gadnama e e <tum> se dare kamo lagyo to dadaji andar thi eu thaya kare ke haji joye etli seva nahi thai thai andar thi eu thaya kare ke joye avi seva nahi thai thai bhav che ek tarah utti prakar je aap che એ શું છે અંદર થાય છે એ તો કમિંગ ઇવેન્ટ છે એટલે પછી મારે તો શું ના કરવું જોઈએ શું નથી કર્યું આ સેવા કરો છું શું કર્યું સેવા એ પ્રભુ સેવા છે શું છે અને તેનાથી આત્મા ચોખ્ખો આપડો પ્રાપ્ત થાય કારણ કે લોક કલ્યાણ કરવા માટે તત્પર થયા તમને પેલા પ્રોફેસર પૂછ્યું પાણી આવી જાય વારે ઘડી ઓછું લાગવા જરૂર નથી બધું પહોંચી ગયું છે શું કરે છે જોયું તું કે દર ચાવડું બધું દર હોય ને તેમાં આટલું બધો ભાવ છે ખડ છે બાજરી છે ચોખો છે પછી બધી જંતલ નો દોડો બીજા દોડવા એમાં ચચાકો બારેલો હોય પછી એક ચોમાસ મારે લો પછી બઉ ભેગું કરી કે બે ઊંધેડા પહેલા આ લોભિયા ને ચાવ કર્યા કરતા આપણે તાર આપડે લાઈબરે લોભ નું ઝેર છે બધું એટલી મોટા કોઈ ભગવાન નથી બીજા માટે એ ભગવાન દાદા ભગવાન દાદા ભગવાન બોલા કરો નિરંતર અસીમ થઈ જાય નવકલ વાળી ચોપડી લીધી થઈ બોલજો દાદા મનુષ્ય નો સ્વધર્મ સત્યનારાયણ છે તો પછી આટલા બધા ધર્મો કેમ છે અને આ ધર્મ ક્યારે એક થાય બધાનો મોડો હસવા થાય તારે જાય બધાનો મોડો હસવા નથી વાપરવા પેલો આજ વાપર્યું છે મગજ જુદો મોડા જુદો પેટ જુદી આ બધા પેલા છે અમુક લગ્ન પ્રાપ્ત થઈ ને કે ઓછી ડિગ્રી હોય બી ગાય બધું ગમે થઈ ગયું છે છે ત્યારે આપડે પણ કરશો રાખ્યો બેકમાં મૂકવા દેવું બેક માં મૂકવા દેવું ના પડે સિદ્ધાત્મા ખાલી ચોપડે સુધાત્મા નું શક્તિ વધી જાય આપડે સિદ્ધાત્મા થી દૂર થયા હતા તરમાયા થવાનું છે અંતવાળા છે અંતવાળા અને છેવડે દુઃખ ઉભો થાય છે આપડા લોકો સુખ જેને કે છે બે દુખ નું બે દુખ ની બે દુખ ના ઇન્ટ કરીએ અનંતર ત્યાં બધકીએ બંધ કોણ તોડાવે બંધ પડ્યા માન્યતા છે મે અને આ બધા હોય ને તે આક્રમણ થયા કરે બહાર જો કઈ જો અહી સુખ હોય તો આક્રમણ કેમ થયું કલ્પના કઈક બાર જતી હોય ખતે આ ઝાડ છે જરા ઘર છે જરા બેહું છે બાવજા નીચે કહે પણ આવતી વખતે સાપ બધા પડે હોય ને તો આપડે ભૂખ્યો ભૂખ્યો ના થયેલો હોય એને છે તે માલપુડા લાત મારે ઉડા ભેગી દીધી અને ભૂખ્યો થયેલો હોય દોટલો આવે એટલે ભૂખ લાગવી છે ભાઈ પૂછે છે કે જ્યોતિષશાસ્ત્ર સાચું છે બધું કલ્પિત છેલ્પિત સાચું ને જરાંકર ફાતું જ હોય ત્યારે અદશ જીવન હે સંગ્રામ ત્યાં સંગ્રામ એને ફાવતો જમતું ના દુખ સીધું નથી આવતું અને સુખે સીધું ના આવે દુઃખ ના તમે ઉભો કરે તો દુઃખ આવે અને સુખ ના કાગળો ઉભા તો સુખ આવે કાર્ડ ઉભો કરવા પરીક્ષા પાસ થવું પેહલો નંબર બીજો નંબર એમ કઈ એ કઈ ઉભું થતું નથી એ તમે પરીક્ષા જેવું વાંચી પછી પરીક્ષા આપો રિઝલ્ટ છે ઘણા બધા બહા દોસ્તો મારો સવાર ગટર ગયો ભાગીદાર બહુ વાર અમને ઠીક લાગે ચાર વાગે અનુભવ તો થયો હવે આવશે વાતો કરી દુકાન ક્યાંય ખોતે છે હા તો તમે બધું મારે જવા ઉકેલે મારે તો આને જમાડવા સારું કે આડું ગઈ ફોટો હે સારું કહેવાય એમ બાધી મારે જમાડવા છે જમાડ તા અનન કાલો તો ચાલો લઈ લો ચારી તો કે સારું અનન કા દીલા કે તો જ ગાટ સ કુટી રોગ થયો દે જોજો દે જે વાગી રોગ થયો તો દે માં સુધી તાર રોગ પર નીકળો છે કે રોગ લાગી ગયો લે લે બેબી નીચે પાળો પાડી ના થાય બેબે નીચે કે આપના દીકરા દેખાઈ ના દેવાય આનંદ દરબારનો એક અવતારનો કાર્યક્રમ કિલા કિલા વાગે છે કે આવી જાય હે જેદી બે જેદી બે જોડી ગયે તો બોલીએ હવે આ લે કી મે હર દી લેર સબ બિસ્તા જેદી બલે કી દેની હોતી મે તો સાય પડી ગી લેવા મોર દેના જો હા આ જય સચિદા મારી ગોંચ વાઘરાઈ ગઈ આ રોગ જવા નહી જે ગોંચ રોગ ઉભો કરે સરદારો એ ગોંઠ વાઘરી ગઈ એટલે પછી રોગ જવા ન હિમાલય નું પગાર નઈ ગયા ને ઘેર કથા મળ્યા વાત આથી કોને નથી સાધુ આજુબાજુ એને ઓછી હોય ઇન્કમટેક્સટેક ને લગવા નહીં ને સાધુ ત્યાગ્યો ઇન્કમટેક્સ ને સેરટેક ને લઘડવા ના હોય ના ઘ ચિંતા વધારે ધંધા ધંધા પણ મનુષ્ય ના યત્ન ને આધીન મને ધંધા ભગવાન દરેક ને પ્રેરણા ભગવાન ભગવાન પ્રેરણા આપે તો હું શું કરું તમે ભગવાન ને કઈ જાત તું મને જેલ ગમતી નથી ભગવાન એને કઈ ગયા તું ચિંતા કરતા મારે કચ્છ આવું શું ત્યાં પીડા કેમ કરી લાયક છે નયક કહે ને એટલે એને ગ્રોથ કરે ને ઉભો થઈ જાય ના કરતા ભગવાન હે ભગવાન એને ખેતીવાડી પૂરી થયા પછી આપડે એની ખેતીવાડી પૂરી કરી પછી આપડે ત્યાં ભગવાન હારું મરી ગયા તો પાણીમાં ગયા હતા ભગવાન હતા એને હારું મરી ગયા પાણીમાં ગયા હતા કરે જોખમદાર બને કોણ જોખમદાર બને ના તો લોકો ગપ્પા માર્યો ગપ્પા સિતા સુખી થઈએ ગપ્પા સિતા સુખી થઈ ગયા આપણે દાદી પ્રેરણા કરે કર આ બધું તમારું વા જોયેલી આપડે રાજા છે રાજકારી નથી તમે તમે ભોગવો સમજ ભલે એટલે ભગવાન વચ્ચે કાઢો નહીં મરી જાય ભગવાન માત્ર ભગવાન ભગવાન તો પરમાનંદ આપે છે ત્યારે યાદ કરે એટલે આ આપે છે એ કર્યા કરજો આપો છો આપણે એટલે માત્ર કાર્યકર્તી છે આજે કટ કોણ બનાવી છે ઈશ્વરે ભગવાને ઈશ્વરે ત્યારે ભાઈ લોકો કઈ ચાલુ કરે આ ઉર છે ભગવાને નિર્માણ કર્યું છે એ તો ભગવાને નિર્માણ કરેલું છે કે ઓકે તો તમે વડીલો કે એના પરથી વડીલો કે એના ઉપરથી વડીલો બધા કે એના ઉપર હા વડીલો ભગવાને લીધું જોઈએ ભગવાન વિજ્ઞાન દેવું છે ભગવાન તો ભગવાન જ છે ભગવાન ના કરે બાર ના લોકો આપે છે ત્યાર પછી તમને દેખાડી બધું દેવા ઈશ્વર પ્રત્યે સપણ શ્રદ્ધા રાખનાર વ્યક્તિ જો ધર્મ પરિવર્તન કરે તો એવર્તન હોતું નથી બધા પરિવર્તનશીલ ધર્મ છે સાચા ધર્મ નથી સાચો ધર્મ જો આત્માના ધર્મ પ્રાપ્ત થાય એ આપડે આત્મા છીએ આત્માનો ધર્મ પ્રાપ્ત થાય એ સાચો તે સાચો પ્રાપ્ત કરવા આ બધા ધર્મો કહીએ છીએ આપણે પડી એટલે આ બધા ધર્મો તો તમને અનુકૂળ આવે કર્યા કરો ના અનુકૂળ ના કરજો બાપ દાદા એ કર્યો કરવું એવું નિયમ નથી બાપ દાદા ધર્મ કર્યો એ તો બધા કુવામાં ધર્મ આત્માનો સમજો આવે આત્મા ધર્મ ના સમજો પડે કયો ધર્મ પાડે હિન્દુ ધર્મ એવું કરતું નથી ખાલી જાણવા પરિવર્તન જેનાથી જે ધર્મ લોકોને દુખ આપે ને એ ધર્મ બધા સાધા લોકોને દુખ આપે એ ધર્મ બધા આપડે જે કહીએ ભૂખ માટે તો ભૂખ મટે નહીં પૂરું ના થાય એની બધી ચિંતા થાય લક્ષ્મી માંથી કોને વિશે એક મોટો ઘણા લોકો પૈસા કમા સરસ્વતી જતી આપણે હિન્દુ ધર્મદાની આત્માની અમરતા છે પૂર્ણ ધર્મ થયા કરે છે પોતા કરો છે એ કરતા પોસ્ટ થઈ જાય ત્યારે સિત્ત ભગવાન તો ત્યારે નું કર્યા છે તમને બતાવી છે તમને કરી કરવાનો છે તેના નામ પર ભગવાન પરમાવ નિંદ ભગવાન ના કરે નીરંજનના સ્વભાવ ધમન કરે તો ઉપયોગ અંદર જ હોય એટલે એનો ઉપયોગ અંદર જ હોય અને અંદર બહાર હોય તો જે આપણે અંદર સાહેબ એટલે ની ને અંદર બહાર એને અંદર બહાર વસ્તુ આનંદ ની પર્યાય ને ભોગવતા છે આનંદ ભગવાન આનંદ તો કે આનંદ નો પર્યાય ભોગવતા હશે ને આનંદ ને પર્યાય છે પર્યાય માં પણ આવે છે આનંદ માં મારો દાદા મારો પ્રશ્ન છે મુખ્ય કે આનંદ ની પર્યાય માં એમનું લક્ષ્ય પર્યાય આનંદ પણ એક ગુણ છે ને પર્યાય હોય ને ગુણ્યાય હોય આનંદ પરિણામ આનંદ પરિણામ નાયક સભા નું પરિણામ પરિણામ પરિણામ પર્યાય હોય પણ આનંદ પર્યાય ના હોય આનંદ રિઝલ્ટ છે પણ એને ભૂલો સ્વાભાવિક સુખ છે સ્વાભાવિક ભૂલોતા ભોગવતા પર્યાય માં ઉપયોગ હોય ત્રણેય આખા વિશ્વ ના જાણે અને છતાં એમનો પર્યાય એમનો ઉપયોગ ઉપયોગ હોય એમ કે ભગવાન તો આખા બ્રહ્માંડ બધું જ્ઞાન બધું બ્રહ્માન્ડ ની દરેક વસ્તુ ભગવાન ઉપયોગ ના હોય એટલે સ્વાભાવિક હોય ઉપયોગ તો દિવસ દિવસ ચરગ્યા છે ખોટું લગે છે કોણ લગે લાવી લગે એનો અંગત પ્રશ્ન આ ગયા સુ ઉપયોગ શું ઉપયોગ ઉપયોગ બધું જ ગયું શબ્દ માત્ર ગયા કશું રહેતાના સ્વભાવ માં જેમ ઓન ઓના સ્વભાવ હોય છે